આપણે સાધીઓ દેવગતિતા પંચોગ એ બધી દેવીઓ હેલ્પ કરે છે ભગતો શું સમજ્યા પારસા દાદા દાદા કઈ ડબાર વિતરાષ થઈ બેઠા તો એ તો મોક્ષ માં તો લાલસુ આ બધા રાખે ભાઈ દુકાન ચાલતી નથી છોકરા ગયા છોકરો નથી નોકરી નહી મળતી જોબ જતી રહી શું આપડા આવું તેવું ના ભાઈ જય સત્ય લાલચ હોય તો અરે અને મોક્ષ એટલે લાલચ વગર ના થઈ ગયા ક્યાં લાલચ શું લાલચ રાખવા જેવી કઈ એવી વસ્તુ છે જો અને આ સુખ છે બધા આપડે સારું લાગે છે નહી જમી લો બધા જમી જમી લો સુખદાયી એમને સુખદાયી લાગે આપડે સુખ લાગી રહે એ નમકલ્પિત મુસ્તિમ હોય બીજે બધાને હવે બે આવી તે દર્શન કરવા નાખ્યા તેને પણ સુખદાયી થઈ પડ્યું છે દર્શન કરી ગઈ નામ લેવાનું નિશ્ચ હોતું પાંચ હજાર ડોલર પડ્યા લઈ ને આપડે ગયા એ બધું વસ્તુ ખરીદ ખરીદ કરીને લઈને આવવાનું થયું ત્યાર પછી જઈશું મનમાં એમ થાય કે નાખી દેવાને નાખી ના દેવાયું છોકરું ઉચકી જવું પડે કામ કરીને લઈ જવું પડે કઈ ગાલી એ બે નીકળે છે એના આધારે જીવતી ના હોય એવું કરે આ કેમ કહેવાય છે સાયકલ ને આપડે ઉદકી લઈ જવાની હોય તો મેર પૂરો નાગી દે સર પદ્ધર પડી જ ઉપાધિ છે બધી આ જેટલી પરિગ્રહ એજ ઉપાધિ છે અને પરિગ્રહણ નો વાંધો નથી પણ જેટલો જીરવી શકાય સહેજા સેજ પ્રાપ્ત થયેલો હોય સહેજા શેત તમારે શું જોયા દિગંબર ને ભાઈ ને હા એમ છે બઉ સારો ભરી